નદિ ર હોલ કેને નીર રેલિયા રેર ખારે દરિયે જા પી ને હે હો મા પી ને હંદે ખેતરે હે મુઘેરા મોતી એની પે માર ખેત રે હે મુઘેરા મોતી એની એ મોતીડા હે વેલું મારા મોતીડા હે વેલું મારા પીૂને હો દેવો કોઈ એમોલો mariwali maa e ambaliyoru lo emoriore mariwali maa e ambaliyoru lo emori એનો રખું માોલાસે ન રાખું માોલા પિયુને એ સંદેશો him up alone મરા રે એ એ પણરાે એમરાે એમરા मारी वाडी नो वेडाय मारी ए वाडी नो वेडाय वे रे मारा पियू ने ए संदेशो कोय ए मो પર એપી ધા પી નો પિએ રે હે વાપર ના ર એ પી ધેલા પી નો પીએ તર સ જા જીવન તર સે માર એ સંદેશો ગેલો ી માધવ કે પુરી મારી આપીસડી રે તેવી માધવ એ પુવારી મારી આપીસડી રેજો કે રે રેરી નદિયું રે કે હલ કેને રે ખારે દર લે માર પિન એ સંદેશો કોય એમો રે માર પિન એસંદેશો કોમો રે માર પીયું સંદેશો કોઈ તે મો